ભગવાન ઉપર દેખાતી સ્ત્રીઓ થી બધી વસ્તુ બધીઓથી તું વિદય ના જે પુરુષો મુક્ત પુરુષ સ્થળ છે તો હજાર ત્રેય કરી આપેલું શ્રેય કર્યું તારો ભરવાનો કારણ તું ઇન્ડિયો ના પ્રેમે જો તું પ્રે ને માર્ગે જઈશ તો તને બહાર નો આનંદ મળશે અને સ્થ માર્ગે જઈશ તો અંદર આનંદ મળશે તને તને સમજાઈ જશે કે કયા માર્ગો કરશું કરવા માટે <coughs> પ્રેમ થય તો જાય ઝડો થયેલો હોય તો જાય ઝઘડો થયેલો હોય ત્યાં જાય અરેતો ઉતો કરી આવે તો શું બન્યું હતું એને સરનાર માં બધા પાપ લાગે છે આપડે કયું હાથમાં હતું નથી આ નાખ્યા સપનું છે બે એ બેઠેલ છે બધું સપનું બધા કર્મ જાગૃતિ હોય છે જાગ્રત અવસ્થામાં એક સભાન હોય છે જયારે સ્વપ્ન અવસ્થામાં એ અભાન હોય છે તો બીજ પડે પણ એમાં એવું કર્મ બંધાય થોડું અભાન કહે છે ને આપડા વાળા જ સભાય છે આને કહી શકે જે જાગ્રત અવસ્થામાં વિચાર આવે કે કોણ નાખ્યા ઉપર તરફ પાછું પશ્ચાતાપ થાય છે જે ક્રિયા થાય છે તે અભાન માં થાય છે જાગૃતિ અભાનતા રડે રડે અમારે તો નીકળે બીજો કોઈ લાભો નથી ચિંતા થાય એનાથી જેટલું લોહી ભલે દરેક ક્રિયા થાય છે ફક્ત આ દેહ એટલો આઈડલ રહે છે દેહ ની મારફત મારે પડે છે આઈડલ રહે પોતે આઈડલ ક્રિયા કાળી નથી એટલે પૂજગલ ની અનુમોદના ઓછી ને એટલે એને હસ્તક્ષેપ નથી બે કારણ સૂક્ષ્મ દે અને કારણ છે એનું સપનું છે અને આ સ્કૂલ દેહ એનું કઈ નું સબનું અમારી જાગે ત્યાં સૂર્ય થાય અમારથી જાગે તેવાય જાગ્યો આ અમારી જાગેલો કોણ કેવાય ખતેર નિરંતર કામ પડલોક નો વિચારો લે ભાઈ પૂછે છે કે સપના પ્રતિક્રમણ થઈ શકે સપના પ્રતિક્રમણ થઈ શકે છે એવા દાદા આપણે જોયા જ ના હોય એવા દાદા દેખાય જાગૃતિ બધા ના દેખાય પાપ કર્યું હોય ને જાગૃત અવસ્થામાં પાપડે સપનામાં પાપ કર્યું હોય એનું પછી જાગ્યા પછી પ્રતિક્રમણ કરી શકાય લખતા પ્રતિક હતા ગુનેગાર ગમે ત્યારે કબલત કરે ને ત્યારે અહી કોર્ટા કાયદા છે અહીંયા આગળ ગમે ત્યારે કબલત કરે પતંગે થો સહજ વ્યવસ્થા કેવી તારા સ્પષ્ટતા કરો ને આપડે આ દેહ માં જો કરતા ભાવ ના સહજ અવસ્થા છે કરતા ભાવ ઘટી જાય સહજ અવસ્થા અને સહજ અવસ્થા વ્યવસ્થિત હોય તો સહજ અવસ્થા કરું તો પછી સૂર્ય અવસ્થા સૂર્ય અવસ્થા જાગર આ સહજ અવસ્થા કોને કેવાય જેવું હોય જેવું વીટેલું હોય એવું એની મેકતું હોય સહજ અવસ્થા અને ભાઈ હંગાજ દખલ થાય તે અસહુ ફેંકાય છે કર્મ બંધન તો ભાવ છે એ ભાવનું ભર્યું છે એ પણ સહજ હતું ભાવનું ફળ માટે કર્મ બંધાય ભાવ છે એ બધું સહજ જ કેવાય ને એનું કર્મ બંધન કેવી રીતે ભાવ નહીપ્નિક ભેદ તો થયા જ નહીં સ્વપ્ન અને જાગૃત અવસ્થા માં તો કઈ ભેદ થયા જ નહીં ને ભેદ થયા બે અભિયાન પેલું બે દેહ નું બધા થઈ જાય શું થયું અને કોઈ મારા માર કરો તો દુઃખ થાય પરિણામ આખ માંથી પાણી નીકળે બધું થયું ને સપના કોઈ મારે તકલીફ દુખે આખું બોડી બે કે ત્રણ દ બે હોય પણ સિદ્ધાંત રીતે એક જ પ્રિન્સિપલ કામ કરે છે એક જ છે એ આ જાગ્રત ક્યાં જગત થી જે પુનઃ ધર્મ માનતા નથી તેના માટે આ સભાનતા છે બાકી આપડે તો સભાનતા કે આપડે તો સૂર્ય અવસ્થા સભાનતા કે ચોથી અવસ્થા થાય જાણે એ સબા અવસ્થા તમે આ સપના જુઓ છો જાણો ને એ દબાણ અવસ્થા કેટલાક એમ કે છે કે બુદ્ધ પુરુષો કેટલાક બુદ્ધ પુરુષો એમ કે છે હોય તો એ પણ એક અવરોધરૂપ છે એટલો અહંકાર કામ કરે છે સૂર્યાવસ્થા માં જો સભાનતા હોય તો મને આ સૂર્યાવસ્થા પ્રાપ્ત થઈ તો એ કેટલો ઈગો કેવાય ના ભાઈ એવી સૂર્યાવસ્થા નહી કેતા આપડે આપડે તો આવી સભાનતા પૂર્વક બે વસ્તુ છે કોણ રાખે ભાઈ ક્યાં હું છું પણ હું આ બધું આ બધા સપના જાણું છું જાણું નથી આ સપના જાણનાર શું કે અત્યારે અહમ મગજ ખરાબ થઈ જાય આપડે આત્મા સ્વરૂપ રહેવું છે આ બધી વાતો ને ફક્ત ધારણા માટે જ છે આપડે નહિ કે એનું પારંગત થવું છે ત્યારે વિશ્વ પ્રતિ નિરસ રહે છે વિષયો ભોગવા માટે આપણે કંટ્રોલ કરીએ છીએ મને વિશ્વ તો વધારે આગળ આપી ભાઈ પૂછે છે ત્યારે વધારે છે તો ઉછળે છે આકર્ષાય છે તો એનું શું કારણ કંટ્રોલ કરવા જઈએ તો એ વધારે વિસળે છે વધારે આકર્ષાય છે તો એનું શું કારણ એવું છે મન ને કંટ્રોલ કેવાય કંટ્રોલ સ્વીકાર કંટ્રોલર હોવો જોઈએ તમને કેમ લાગે પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે પોતે કંટ્રોલર છે નથી મન ના કો પોતે મન તો એક પરિણામ છે પરિણામ બતાવે હે નહી હંમેશા હંમેશા પરીક્ષા પરીક્ષા છે પરિણામ બદલાય પરીક્ષા બદલવાની પરિણામ છે એના મનના જેનાથી ઊભું થાય છે એ બંધ કરવાનું તેથી પકડાય જેનાથી ઊભું થયું છે મન કારણ કે વિષયો કરવું <laughs> આપણે ધીમે ધીમે કમી કરવું જોઈએ એટલે કોઝી પણ ના થઈ શકે મન એ છે તમારાગડો કરવા નહી તમારે તકરાર કરવી નઈ તો તકરા થયા કરતી હોય તો આપડે ના સમજીએ કઈ ભૂલ વિ પરિણામ આવશે બને ના બને ઝઘડો બંધ થાય ઝઘડો નો કારણ છે ઝઘડો બંધ બે બને ખરું એવા ભાવ કરવા કે આવું ના થાય भाई से कारण जता लाइट ना हो नाम लखी दीदी बंद करे ना बंद करे भाई आज लाइट गो तो पी लखी दे સ્કોપ મળે અને મગર ગુજરાત વિચારવાનું કેવું ચાડે વાજે અવાજ થી તમે સંજય કોઈ કિરીટભાઈ તમે પૂછ્યું વિદાય કરીએ આપડે કદી ત્યાં કોઈ ગાય લઈ દે એનું નામ જ્ઞાન પેલું બંધ કરવા પડે એવું એનું નામ ભ્રાંતિ ભ્રાંતિ એમને જ્ઞાન કોઈ જ ને બંધ કરવા ગ્રાંતિ બેગ નથી થોડો પર કત બાઈ તો જો મેં લોકો ધ્યાન તો નોકરીની વાત નથી બાકી હું દરરોજ ધ્યાન કરું છું ચોપડીની વાત નથી પણ હું દરરોજ ધ્યાન કરું છું હા ભાઈ શીખાવી છે આજ સુજી બનજે એમને કીધું કે આ કે મચીન બસથી કદાનો આ કે મચીને કશું કરા આપકો બંધ કરી દે પોતાનો અંદર ઉતરી જવાનું અને ધીમે ધીમે એમ લાગે એવું આપણને લાગે પણ કોને ખબર પડી ગયા પણ એવી અવસ્થા બઉ મુશ્કેલ થી આવે એવી અવસ્થા બઉ મુશ્કેલ થી આવે છે હા એમ ખોવાઈ ગયા ખબર પડે ખોવાઈ ગયા જે ખોવાઈ જાય ત્યારે પોતાને ખબર જ ના હોય ખોવાઈ ગયું એ ખબર પણ પડે શું છે કે જે વખતે ધ્યાન કરીએ એ વખતે એક સેકન્ડ કે જે અડધી આવે કે પછી આનંદ શાંતિ એમ અનુભવાય છે કઈક મળ્યું આનંદ શાંતિ અનુભવાય કઈક મળ્યું હવે શું છે કે લગ્ન એવી લાગી છે કે સમાધિ ની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય તે કોઈ કઈ જાય વાંધો નહીં નથી એમ તો શરૂઆતમાં જયારે શરૂ કર્યું ત્યારે આપણે ये भगवान का दर्शन था भगवान का दर्शन था यूं ही हुए ताजुद है ज्यादातर है तो दरेक में समझी सकिए जे के आज थाई छे भगवान का दर्शन पर साक्षात रूपे जे विराट स्वरूप छे जे सामने आवे समझिये जे के हमे भगवान का दर्शन थाई था है के पर जे साक्षात रूपे विराट स्वरूपे के दर्शन करवा छे विराट शब्द अर्जुन बिर के अलावा तो उधर बिर के दिव्य से रहता है इसमें divinity पे क्या दिव्यता है ના થાય એના લાગે બીજા સફળ ના થાય તો પછી રસ્તો બતાવ આનંદ થાય સર આપણે આનંદ થાય ભગવાનો આનંદ થાય તો આપણને અથવા સોહમ ની પ્રાપ્તિ થઈ એ ક્યારે ખબર પડે એવું બ્રહ્મ જ્ઞાની થયો અથવા તો સોહમ ની પ્રાપ્તિ થઈ એવી પોતાને ક્યારે ખબર પડે બ્રહ્મ જ્ઞાની થયો સર હું મારું લગ્ન થઈ ગયું છે અને બે છોકરા છે હવે એમને ભણાવવા માટે એમને ભણાવવા માટે કોઈ વખતે એમને પૂછતો કરવો પડે નામ તો પ્રબંધ આ ગુણો તો એ બધા ગુણો દર ના ગુણો છે अतरे तो नैया रह रह मतदान रही है संसार दलदान मैं અત્યારે તો એવું લાગે છે કે પોતાની પોતાની તે પેપર પર લખી ખબર આપતી કે કોઈ કે ગુરુ છે કે કે ભારતware ગુરુ કરવા છે કે ન કે વેસે જ છે એકદાઈના જ હોય ને પણ ભગવાન આમાં એમ છે કે કોઈએ કીધું છે કે જ્યારે પોતે આગળ વધે ત્યારે ગુરુ આપવા પેલી પાસે આવે એવું કયો છે એવું કયો છે કે જ્યારે પોતે આગળ વધે ત્યારે ગુરુ આપવા પેલી પાસે આવે હા એ વિદ્યા પર એ વિદ્યાતે ઘેર આપણે ઘરે લેવાની જરૂર પછી આપણે આગાચ કરવાની જરૂર નડ ન તમે ને એટલે થોડો પ્રયત્ન કરજો સારું હારું છે સારી વાત આને ખબર પડતી નથી કે ઘડિયાળ છે. હવે ખબર નથી પડતી કે ઘડિયાળ છે. ઘડિયાળ ઘડિયાળ તૈયાર પછી 24 કલાક પહેરું છું એટલે કઈ લાખ સુ નથી કે ઘડિયાળ હાથમાં છે. બારકારો ખોઈ જાય. હાજર ગયો ઓજે કે વખત પરસેવા. આ એટલું ના કે નાવડી મસારમાં છે. એક પ્રાચી તજી મારું મંધારમાં છે મારી. એ જો ગૌષિત મારી નાવડી હજી મંધારમાં છે. ભગવાન ને આપતી નગન કરાવ્યું છોકરા આપ્યા શું સંભાળો છોડીને જતો રહો પછી છોકરા છે લોકો બધા દાદા ખબર પડી ગઈ બધા ને ખ્યાલ આવી ગયો કાંઈ છે એટલે એનું કામ લાગે ધૂની એટલે શું ના દૂર કેવું તંદુરસ્ત થાય અને પછી તંદુરસ્ત થાય તંદુરસ્ત પછી ભગવાન વાત હવામાન બનાવે જુ ના કરે બધા ગુરુ મહેલ કરાવી જાય બોતાને લકડારે પતિ પાટી જે બોટ બરોબોળે તો કદી નલ કારણે મત કા આબ આબ ગયે આબ ગુણ મેલકાળે પ્રાબુ મેલ પણ કાર્યક્તિ નો બોલ ઇસ દિલો પર ન કરતા પ્રાબુ દેવ દેતો છે ત્યાર આખરા આખ તો તો પોતા દે ભગવાન ભગવાન ના વાક્ય એની આરાધના ક્યારે થાય કે એની જો વાત આગળ કરવામાં આવે તો કરતો હોય તો બધા એ નિવારણ જેકળાય એ લોકો ને બધા ની મંજૂરી લઈ અને પછી કે અમે દાદાજી પાસે આપની પાસે માર્ગદર્શન આપશે કે અમને કઈક એવું માર્ગ બતાડો વધે માર્ગદર્શન થી આગળ વધે કારણ કે અવના આટલું બળત કરી તો જે દર્દનો ઓરી રહે તાક સૈબા આઠે નામ આ કરી કે પહેલા કે ટીમો કંટ્રોલ સીના આ પૂરા ફેરિંગ માં લઈ ગયા છે તો કંટ્રોલ ન પડે જતો આળ જવાનું માટર સાહેબ સાહેબ કોઈ વાતનું લીધામો બી આລະ બરાબર હમ કોડ નીતિ કા કરે જે આપણે આપણે વાત કરી મંડન કરવો ખંડન નહી એમ કે છે કે આપી આ પહેલી જાય દેખિન છે તો કે એમાં પાછું બહુ સાધુ અને સપોર્ટ ઓલે છે એ તો ફાઈલ ક્વોન્ટ્રલ છે એટલે ઇસ થા દેને એટલે એટલે લોકો મને થઈ જાય એ તો વે ઓ વે જ થઈ રહે છે ને એટલે મંડન કરવો મંડન કરવો ને મતલબ કે આપણે મંડન કરવાનો ખંડન નહી કરવાનો વાત સાથે બીજું એક વાત મહાત્મા કેવું છે કે આજે આપણી સભામાં હિંસા જોડે જોડે રાજકારણ પાછું ના જોઈએ આપડે કરવા માટે ઉપાય કે આિંસા નિવારવા માટે નો ઉપાય રાજકારણ તો આપડે સાહેબ માં બેઠા જઈએ આમ બધા અને આપડે આપડે શું કેવા તો આપણું સત્તા રાખવાનું પ્રતિનિધિ આપડે શું એમ કે છે કે જે ના આપણું સત્તા છે સારા માણસે મોકલી આપો પછી લાગે ને કેમ ના લાગે રામ છે પકડતા આપડે કરનાવ દેવી પ્રવાસ જોઈ દેવું ગાયો છું દરેક જીભ વાત ની રક્ષા કરવી છે પણ જીભ વાત્રી બધા જ ના થાય તો ગાયો નથી ફરવા પણ રક્ષા કેમ થશે પરિણામ છે પરિણામ આવે છે ભાવ તો કરો તો છે રાજસ્તા બતાવો ભાવ કરો જો બાવા લેતા હોય તો જવાબ તો આમેલે રાતે બહુરા હોજે ને આડે રાતે કે કેડીએ બહુરા હોજે ને જો વાત કંઈક તો જડી આવે તો એવું તો આખી રીતે તો આ સાતો આમે તે બોલ દોને સત્ય કઢાવવા માટે જોરો ને પ્રશ્ન સત્ય નથી કોઈ પ્રશ્ન કરતા લો વિગુ આપડે નથી આપડે આત્મા નું કલ્યાણ કરવું છે જે પ્રજા એમ કર મારી ગુરુમાં જ્ઞાન થયું ત્યાં શું આખા કચ્છમાં આવે છે જોડે છે હજારો માણસ માં એ બોલે નહિ પણ કોઈ સાંભળતું જ નતું પછી ધીમે ધીમે બધું આપડે પણ માણુષ્યની મદદ જોઈ નથી મદદ જોઈ છે આ તો તીર્થંકરો મિત્રાગર નું જ્ઞાન છે આ મારું અમુક મારી ધરાયું છે ચાલો હાડ સારી વાત ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ Opinion is the mother of mind. Bahi hem kese, Opinion is mother of mind. Hem ne kese? Opinion is father of mind. Language is the mother of mind. Language is the mother of mind. Language is the mother of mind. Opinion ne var? Bude nehi, language ne var. મન નો જન્મ ના થાય એટલે જંગ આપડે મનમાં ઓપિનિયન હોય પણ આપણે મન તો વિચાર નું બનેલું છે મન બન નથી કરતું ઓપિનિયન કોલિયન એટલે દાદા ખબર ના પડી આ વાત ખબર ના પડી આ વ્યક્ત ઓપિનિયન છે